મંગળપ્રવચન્મ સંબંધ એકતાલીસ ના શ્રાવણ સુદ નવ ને શનિવાર તારીખ ચોવીસ આઠ ઓગણીસો પંચ્યાસી સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અઢારસો ચોરાશી ના ભાદરવાથી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચર દરબારમાં દ્વાર સરીએ વિરાજમાન પોતાના મુખાર વિંદર ભક્ત ની સભા ભરાય ને બેઠી હતી क्षण भक्ति युक्त आ की हरिजन न अंग कहूव तो जीणा भाई न તથા પર્વતભાઈ અને મૂળજી એમના પણ એવા અંગ હતા એના પણ એવા અંગ હતા એટલે માટે અમે અંતર સન્મુખ દ્રષ્ટિ કરીને વિચારતા હતા અને બીજા પણ સદસંગમાં એવા અંગ વાળા હશે અને જેને પ્રેમ લક્ષણા ભક્તિ અંગ આવે તેને પંચ વિશે હું કયું હલો સ્વામી હવે મારે પ્રેમ લક્ષણા ભક્તિ આવે પ્રેમ લક્ષણા ભક્તિ લીટી વાંચી એને તમે બોલી ગયા પછી શું તમે આ મુરજી કીધો આપડે તો શું જાણીએ પ્રેમ બંધાઈ જાય અને તો પણ એટલું સહન થાય જેમ આત્મનિષ્ઠા વાળો સહન કરીને થઈ જાય એ નહી પણ આત્મનિષ્ઠા કાર્ય છે એ આને આવી જાય બરાબર પ્રેમ લક્ષ આવે તો આત્મ નિષ્ઠા ભગવાન માં જો પ્રેમ કેવાય જાય પછી દેહ ના દુખ આવે તો એને ઘણતો નથી બંધાતો નથી બોલવા તો તૈયાર થઈ જાય તમારે વિચાર કરવો નહી પ્રેમ લક્ષણા એ તો અસાધારણ વસ્તુ છે આત્મા રૂપ થી આવી પેલો ભગવાન માં પ્રેમ નહીં ભગવાન માં પ્રેમ ક્યારે થાય છે ત્યાં લગી ભગવાન માં એ થાય કેવી રીતે અને જે દેખાય છે એ ખોટું છે એ કઈ એ જ નથી પ્રેમ લક્ષણ કઈ પૂર્વ સંસ્કાર છે ભગવાન ની વાત ગમે છે ખાતા પીતા હલતા હોય ત્યાર પછી પ્રેમ લક્ષણ આવે એવું આપડે બધા બનાવે બરાબર સીધે સીધું ક્યાંથી થાય એમ સીધે સીધું ન થાય એ તો પેલા તો શરૂઆત માં તો કઈ અમારે બઉ થતું હોય ને જાત જાત એક જણો આવ્યો છોકરો નાનો ટેડી ને ઘટી બાંધી છે પણ એને બરોબર આ મૂક્યો કારણ કે સાધુ નું આ સંશા પ્રેમ લક્ષણ એટલે એને ખબર નથી પણ એનું એને મૂક્યું ને એ મૂકીઓ પડે મારે તો બધું જરૂર પડ્યું આપડો તિરસ્કાર તો થાય ને લપાવી નું બોલાવ્યા આ બધું તો હોય છું એટલે એટલે એમાં દુખ આવે ન કરે ભગવાન માં હેત થવું ન જોઈ આપડે તો પેલે દિમાયે બે મારા દેજો આટલું દેજો સુખી રાખજો મીંડા ને કેમ આવે એને અત્યંત કલ્યાણ ની આરે મેળવવું અને મારા આવડ બધા મેળવીને બેઠા હોય એમાં પાંચ રૂપિયા દાન કરે એવું બહુ મેળવતો હોય એમાં અહમ આવે છે જો એથી ટળવું જાય તો એમાં તો વધતી જાય પંચ વિષયમાં પ્રીતિ ટળી જાય પ્રીતિ ટળવી જોઈએ આપણે ટળે છે કે ચોટે છે એકડિયા માં ને એકડિયામાં બેઠા રહી તો પછી ઉપલા ક્લાસમાં ગુજરાય ને ક્લાસ બદલાવો તો પડે ને ક્લાસ બદલાવો પડે એ બદલાય ક્યાં લાખો વર્ષ રહે તોય શું કામ ન શાસ્ત્રે કયા એવા લક્ષણ વાળા સંત હોય એના જોગમાં રે તો ઈ અમ બદલે લુગડા ભગવાન ગયા એટલે બદલી જાય એમ ને પણ આ સંસાર દાદા તો એ નક્કી કરી તમારી દુકાને આવે તો આવું વિશ્વાસ નો રાખે બોલો જેને પ્રેમ લક્ષણા ભક્તિ અંગ આવે તેને પંચ વિશે टी जाए नरसिंह मेहता नरसिंह मेहते तो सखी भाव श्री कृष्ण भगवान ने भजताक नर्दादी का भगवान भक्त दास भाव कर भगवान ने भजे એ બે પ્રકારના ના કેની ભક્તિ શ્રેષ્ઠ જાણવી બે પ્રકાર પછી નરસિંહ મેરાદ શનકાધિકા એમની ભક્તિ બે પ્રકાર નથી એ તો એક જ પ્રકાર છે અને દેહ તો પુરુષ અને સ્ત્રી બે માલિક છે અને નાશવંત છે અને ભજન નો કરનારો પણ નથી ભગવાન માં કુતું અત્યારે આવતું હોય કુતરું એની પેલા એક બીજું આવી ગયું હોય તરફ કે તૈયાર આવ્યા પછી મનાઈ ગયું ઘુવાઈ આવી ગયું એટલે ઓલા બાજવા તૈયાર થાય એનું નથી આ ઊલાનું નથી એક તો અહીં પેલો આવી ગયો અને એમાં નથી આનું નથી આનું નથી આનું હું આજે છો પણ મારા ભાગે હોડે રાડ બોલાવી દો કે આપડે એવું છે એનાથી ક્યાં વિશેષ છે ઊંડા ને જો ઉતરો તો આ મોટામાં મોટી સમજે પણ આવ કઠન તો કઈ નથી પણ એનો સંબંધ નથી રાખતું પણ પાણી પીવાનું વાસણ જોઈએ કુંભાર ઘેરે દેખ નાની દોડી એવું લઈ લીધું પાણી પીવા કામ આવે પાછું કુ મૂકે એટલે ઓછી ઓછી સંદાસ જવું હોય તો લઈ જાય બધે કામ લાગી જાય એમાં એ બધી હશે એમાં કુત્રીમ કુદર્યું પણ આમાં એક બે પાન દિવસું હોય અને ખાતો હોય એટલે ઊંધી હતી પણ કુતરેલા કઈક અનાજ છે કોઈલા ને ઊંધ આવી ગઈ હતી એમાં ઊંઘ માં ખબર ના રે ને માથું હેઠળ એટલે દોડી થઈ ગઈ એક બાજુ અને કુતરી હું બસ નહી કુતરે મહેનત કરીને માથું આવી જતા દોણી માં ચાટે તો નહી કાઢતું ગંધ આવતી પણ કુતરા ને કાઢતા આવડે ને માથું કેમ કાઢવું દોણી માંથી અને દોણી ફૂટી ગયો અને કુતર્યું લઈ ને ગળામાં એટલે આ જ્ઞાની રસોડું હોય ને પ્રવાસ માં નીકળ્યા રાજ્ય માં ત્રણસે ઉટિયા તો રસોડા માં જોઈ ગયા સામાન ઉપાડવા કેટલા માણસો હોય પેલા એને યાદ આવી ગયો ત્રણસો રૂપિયા છે ને ઉપાડતા ભલે ફુટી થી લવા દેવો કે છે આપડે સાધુ ને વધારે જાણવું જો આપડે કોઈ દીકરો મળી જાય ખરો આવડા ને દીકરો મરે તો નાખતા હોય હવે હવે આપણે વિચાર કરો આપડે લૂંટાઈ મન થાય મને આમ કર્યું એ નો થાય એટલે ચુકાદા ચસકા નાખે પછી વાળા ના ગુરુ એક બીજા હતા એ મોટા કેવાતા હવે તમારા ભાગ માં અત્યારે આવ્યું નથી કઈ મોટા મંદિર માં જ્યાં મોટી હવેલીઓ એમાં સાધુ ઓતા સ્વામી નોખા નહીં આસન હોય તો આમ આ લાંબુ કરો સાધુ ને એમ આસન ન સાધુ ને એક ઠકાને આસન જાય મન નથી થયું આજ આયા કરો ને કાય ક્યાંક કરો ને પરમદી ક્યાંક કરો એ સાધુ નો કહેવાય સાધુ અંધાર એના નંબર હોય પછી આ દિવાલે લીટા ત્યાં હોય માપે આ આસન આનો આ લીટો આ લીટો બે વચ્ચે પછી ઓઈલવાનું ઓલ ને લાગત બધે હોય બે જણા ના આસન પછી કઈ સામાન રા આપણે કપાટ કરાવી દોઢ આંગળ વધારે તાર ને મળીને કેટિયા હારા હા કાપવા પડે એવા દોઢ આંગળ છે કપાટ તો પેઢો હોય નાખી નહી હોય બસ આ બીજો કપાત ને લે માથું ફોડી નાખું તારું કપાતને થઈ એમાંથી પાછા દેહ ના ગુરુ એક લખવું પડે ને તમારું નામ શું તમારા ગુરુ નામ શું ઓજા ને કઈક તમારું નામ શું તમારા ગુરુ નું નામ શું ત્યાં તો દેવો જોઈએ સ્વામી બેઠા તા ખબર પડી હા જે બે જણા કરી ખરા એક જણો આ કરો હતો બરાબર જય જોઈ અત્યારે ખબર પડે માથે આવે તે ખબર પડે હદા ભાઈ હોય બાપ ની મિલકત વેચે અને જો ઝગડે ચડ્યા પછી એકબીજા ના હળો અસુર છે આપણે આ માયા ના ઉદર માંથી જન્મી ને નીકળ્યા છે એટલે ગંધારા થઈ ગયા છે આ ગંધા આવતી જ નથી ખદી ગઈ ગંધો એટલે મિન્યા છે એમને લે આત્મનિષ્ઠા એ પ્રેમ લક્ષણું કાઢતી ગયો માલિકા આ દરવાજા બહાર નીકળો જગત આખું કાદવ માં જ છે ને ડાયો કહેવાતો હોય તો કાદુ મારો કોઈ નથી કાદુ એ ગંધારો થોડુંક સાંભળી આવી કાન પવિત્ર થાય એમ કે બિચારા પણ ત્યાં આત્માને કેવી રીતે આડાય આત્માને નો અડે ભજન નો કરનારો જે જીવાતમા તે પુરુષ પણ નથી અને સ્ત્રી પણ નથી એ તો સત્તા માત્ર ચૈતન્ય છે તે દેહ મૂકીને ભગવાન ના જાય છે ત્યારે જેવી ભગવાન ની મરજી હોય ते प्रीति थी जाए तो ये भगवान नहीं परमेश्वर नो भक्त थी भक्ति करता थका जो पाप करे कुदृष्टि क्यों करता दृढ़ करी हो गोत्री स्त्री कूदृष्टि राखे हरिभक्त हरिजन ने विषय कुदृष्टि राखे अतिशय पापी અને તેનો કોઈ કાળે છુટકો થાય નહીં જેને રસીક ભક્ત થવું હોય તેને આવીને ભક્તિ માર્ગ માં રસિક ભક્તિ છે એ ઉપાડી જાય ઉપર પણ જો સાચા ભાવ હોય તો નહી પાડી દે છે ચડે છે કોર્ગના જ્ઞાન કરતા ને જળ કરી નાખે છે જ્ઞાન આજ બોલવામાં આવી ગયું છે એટલે બોલવું છે આચરવું નથી આવડું આચરણ બે એવા છે માનવી માત્ર આ હમદતા છે ને કઈ હમતા નો શું કઈ હમજદાર છે ને ના આ વડાપ્રધાન એ કઈ નામ કઈ ખબર હોય શાસ્ત્ર દ્રષ્ટિ મોટા એમાં ક્યા સરકારી દફતર રાજકીય ક્ષેત્ર ક્યાંય ભગવાન નું ચિહ્ન જો પાને હોય તો બતાવ આપણું તમારું કોઈ નો નો હલે મોઢે આપણે જ ભગવાન બજી લેવાના છે આમાં પ્રમાણ કે નું બરાબર જવું જૂના સાધુ છતાંય સાધુ આજે પણ એ મોચી નો મોચી એટલે કોક આવતા હોય તો અટકે ચાલે એમને પછી આ તો સાધુ સારા એટલે બાર હવા સારી ચાલી એટલે પધારો મા બેઠામાં શું વધાર્યા છે અમારે તમને પૂછવું છે પૂછવા જે પૂછ્યું નવો ધર્મ કેમ ચલાવ્યો ભાઈ તમે તો કઈ ચલાવ્યો નથી અમે તો ભગવાન વાતો કરી નહી નવો ધર્મ નો હોવો જઈ તમારા ધર્મ નું પ્રમાણ કરાવ્યું પ્રમાણ શું પ્રમાણ કરાવવું પડે તેની પાસે તો કે સિંધીઓ સરકાર ગુલકાર પેશવા અને બે ચરમણકી કરે એટલે હવે કેવું દિલા તમે જે કહ્યું બરાબર એની બહેન ને આ પ્રમાણ કરાયેલું નથી અમારા ધર્મ પ્રમાણ અમારા ધર્મ નું પ્રમાણ કરે બતાય કે બરાબર છે તો નહીં આની બાળું જોઈએ પણ એની બામ નો અમારા ધર્મ નો નહીં જોઈ લો આ કોણ પ્રમાણ કરે એવું થાય પ્રમાણ હા પ્રહલાદજી બિચારો એકલો જ હતો ને એનો બાપ એને વગર રાખે રહી જાય પ્રેમ લક્ષણા આવે ત્યારે પ્રેમ લક્ષણા બધા મેળવવી પડે પ્રેમ લક્ષણા વિના આ જગત નો છૂટે નહીક થાય છે એ પાછું નજીક થાય ઓલું ચોટેજ નઈ જો આખો માણસ એમને લુબડા હોતો તેલમાં પલાળી દો એમાં નાય અને પછી પાણીમાં પડે પાણી આપણે હજી આરમદશાની નિશાળ એમાં બાળબોધી ને એકડિયા બગડિયા ને હજી આલેસે પણ આ એકડિયા બગડ બગડિયા માં આપણે સંતોષ માની લેવું રોકાઈ ગયા તો ભાઈ શિક્ષા છે શિક્ષા પદ્રીમાં મોટી શિક્ષા ભદ્રી માં ઓ જેને આ ભગવાનનો આ રીતે નિશ્ચય કર્યો એની આગળ માયા આવીને ઉભી રહેવા પણ સમર્થ નથી હનુમાનજી ભાગી જાય ને એમ માયા ભાગી જાય શું ભયું નિશ્ચય નિશ્ચય નિરી ગતમ હતી નિશ્ચય બોલો અને સર્વ પાપ માંથી મોટું પાપ એ છે ભગવાન ના ભક્ત ને ભગવાન આવરણ અને એક બીજા ના સ્વભાવ બને પછી વાંક ને પોતાનો એટલે શું થાય જાય એમ નઈ છે નુકસાની શું એમાં એનું ભગવાન ના વર્તન પછી કોઈ દિવસે હવાર માં પૂજા કરીને હું નામ કરીએ જય શામ નામ જય શ્યામ પગેલા માં છે ને બધા ઘર માં પગેલા અંત છે ને મા બાપ ને બીજે ક્યા છે નહી સ્વામિનારાયણ હવે પૂજા કરે છે સ્વામિનારાયણ એવું હશે એલા સાધુ રામ વિચાર કરજો અને કાં એમ કરે એ તો હમણાં સાથે જયસ્વામિનારાયણ કેવાય આપણે આપણે જૂના છે ભૂલે નીકશે રામકીની આ તનકી જામ લે હવે આ ભીડા રહી ને એટલે જય સ્વામિનારાયણ કરે તો ન કરાય છે એટલે એની જાતને નુકશાન સ્વામી ના નિર્ણય બોલો લ્યો હે મહારાજ હે મહારાજ માટે પોતે ગવત્યા કરી હોય તથા મધ્ય માણ કર્યું હોય ખોટી ઘરે ગાયું માર્યું હોય કે અસંખ્ય ગુરુશ્રી નો તયો હોય તો કોઈ કાળે છુટકો થાય પણ ભગવાન ના ભક્ત નોટકો ના થાય માર્યા નું પાપ મોટું પાપ મોટું કે આવડો આવો છે એમ પાપ મોટું કઈ નવડો આવો છે એટલું જ માલિમા રાખે ને તો તમે ખેડુ છો લીલું કાંઈ વાયુ કે અનાજ વાયુ એને પાણી પાવ એટલે ધોરિયા કરવા પડે ને ઢોરિયા માંથી પાણી જાતું હોય બે પાંચ દિવસો એટલે એમાં હળ પીડા હોય એ બરાય જાય એટલે પાણી સિદ્ધ જાય ને બધે હરકેત પીએ અને જો ખાંટી હાંકવાની આવશે કરો તો મોટું પવંગ ભરે તમારું બધું પાણી ભર્યું જાય માટી અને સુકાઈ જાય વાયુ એ સુકાઈ જાય આપણે હંમેશા હું તમ જુ છે મારા આજે પ્રણામ કેમ અધિક કર્યો ને શું બતાવ્યું આજ ને ઇન્દ્રો જાણે અજાણે ક્યાંક ભગવાન ના ભક્ત નો અપરાધ થઇ ગયો હોય આપડા સાધ માં કુકદી કોગદી થાકોરજી ને પહોંચાડતા હોય પથરાયેલા હોય એની સેવા કરતા હોય કરે ત્યારે સેવા ભલે કરતા માથું તો કરવું જ પડે એટલે નિર્માની ભણવું નથી વિચાર કરજો ધર્મપ્રકાશ હામો ના જોવું એ આપડે ભગવાન ની સેવા કરીએ ના જોવાય કરો જો ઘણી ઠેકાણે સ્વભાવ જયારે ઉતાવળ રહ્યો એટલે મને જયારે ગુપ્ત થાય કઈ હું ઉતાવળ બોલી નાખું એટલે પણ હવે સ્વભાવ પડ્યો એટલે શું થાય આપડે આમ પૂજા કરતા માળા ફેરવતા હોય હું આ ભગવાન એનો વિચારો નથી કોઈ આને શીખવાડ્યું નથી હંમેશા પૂજા કરતો હોય તમારે સમજા દી દ્રિકો હોય બ્રાહ્મણોમાં એ ટાણે છે નમસ્કાર થાય એને અડીને પાસે ન જવાય પણ આ તો મારા ને ફરી ત્યાં આવે છે ત્યાંથી મજે લાગે પતી જાય ત્યાં ગુમાઈ જવા હોય થોડાક બોલો આ બધું બવું કરીએ તો હું કરી રાક્ષસ થઈ જાય સ્ત્રી હોય તો રાક્ષસી થઈ જાય કે ના થયું ભગવાન ના ભક્ત ના દ્રોહ માંથી દ્રોહો એનો અભાવ એનો અભાવ લેવો વાણીમાંથી થઈ જાય ગયા પછી તે કોઈ જન્મ માં આશુ મટી ને ભગવાન ભક્ત થતો નથી શું કયો કોઈ જન્મ માં થઈ જાય પતિ પ્રસાદ કોઈ જન્મ જો दशा जानेगवान भगवान भक्त नो मैं द्रोह करो ये पाप करू हू तो अतिशय नीच छु भगवान ने भगवान जिते जे भगवान भक्त न आमा वा भगवान पोता करना અને દુખાય છે તેવા કોઈ પાપે કરીને દુખાતા નથી અને જેવા સાધુ છે તેનો જે દ્રોહ કરે એ તો મારા શત્રુ છે માટે તમે જય વિજય ને દીધો એ બઉ સારું કર્યું અને તમારા જેવા ભગવતી બ્રાહ્મણ ને બ્રાહ્મણ તેનો તો મારો હાથ દ્રો કરે તો તે હાથ ને પણ હું કાપી નાખું એવી રીતે વૈકુઠનાથ ભગવાન શનકાજી પ્રત્યે બોલ્યા ને જય વિજય હતા તેમના અપરાધ રૂપી જે પાપ તેને કરીને દૈત થયા એવી રીતે જેને ભગવાન ના ભક્ત નો દ્રો કરસાદ કઈ દેખાય ભગવાન ની પાસે રહેનારા પાછદ હતા એનો દ્રો થયો પ્રસાદ આ તો લખ્યું વાંચી જાય છે આપણે બોલીએ છીએ ખોટું નથી આચું છે મોટા હોય તો નાના નો કરે તો થાય બરાબર છે પણ શું નુકસાની થતી બેઠા જેવું ન માઇ જાય ને એ થયું ના સંકાદિક નો દ્રોહ કરવા જાયું છે તમે બધા આવડાય મારી જોર છો ને મારી ભરખે રેતો હોય મારી સેવા કરતો હોય એને આમ દેખાય હું સ્વામી એટલે બીજા ને નાના બેઠા ને એનું કયું કરતા હોય ત્યાં એની પાસે રહેતા હોય એવડા એને આમ આવી જાય કે ઓફિસ માં કામ કર્યું રસોડામાં મોટેર હોય એનું એવું કાઢી બધાને ખાવા દે પીવા દે બધું હોય ને એટલે એવડા હુકમ કરવો પછી બધું ભાઈ જરાક પાંચ માણસ જેને માની ને મોટો કહે ને વિના રહેતો નથી એટલે અપરાધ થાય થાય થાય તેનાથી ના પાણી આવી જાય મોન પ્રસાદ નથી લાગતું વાત છે ભગવાન ભક્તનો ભક્ત નો દ્રોહ કર્યો છે તે શ્રે મોટી પદવી માંથી પડી ગયા છે માટે જેને પોતાનું રૂઢ તેને ભગવાન ના દ્રોહ કરવો નહીં અને જો જાણે અજાણે કઈક દ્રોહ થઈ ગયો હોય તો પગે લાગે સ્તુતિ કરીને જેમ તે રાજી થાય તેમ કરું કીતી વચન એવી રીતે ગઢડા અંતે પ્રકાર નું બાવીસમો વચન મૃતન